યોહાનની લખેલી સુવાર્તાની લખેલી સુવા ફરીથી શિષ્યોને દર્શન દીધું અને તેને આવી રીતે દર્શન દીધું સિમોન પિત્તર થોમાં જે દીદુમસ કહેવાતો હતો તે ગાલિલના કાના નો જબદીના દીકરા તથા તેના શિષ્યોમાં કહે છે કે હું માથલા મારવા જાઉં છું તેઓ છે કે અમે પણ તારી સાથે હોળીમાં બેઠા પણ તે રાત્રે તેઓને હાજ કઈ આવ્યું નહી પણ પોપ વખતે ઈસુ કિનારે ઉભો હતો પરંતુ તે ઈસુ છે એમ શિષ્યોએ જાણ્યું નહી તેથી ઈસુ તેઓને કહે છે કે છોકરાઓ તમારી પાસે કંઈ ખાવાનું છે તેવો તેનો ઉત્તર આપ્યો કે નથી ત્યારે તેણે તેઓને કહ્યું કે હોળીની જમણી તરફ જાળ નાખો એટલે તમને મળશે તેથી તેઓએ તે તરફ જાળ નાખી પછી એટલી બધી માછલી તેમાં ભરાઈ આવી કે તેઓ તેને ખેંચી શક્યા નહીં તેથી જે શિષ્ય પર ઈસુ પ્રેમ રાખતો હતો તે પિત્તરને કહે છે કે એ તો પ્રભુ છે જ્યારે સિમોહન પિત્તરે સાંભળ્યું કે એ તો પ્રભુ છે ત્યારે તેના પોતાનો જબ્ભો પહેર્યો કે તે ઉગાળો હતો અને સમુદ્રમાં કુદી પડ્યો પણ બીજા શિષ્યો હોળીમાં રહીને માછલીઓથી ભરેલી ખેંચતા ખેંચતા આવ્યા કેમ કે તેઓ કિનારેથી દૂર નહીં પણ આશરે બસો હાથ જેટલા દૂર હતા તેઓ કિનારે ઉતર્યા ત્યારે ત્યાં તેઓએ કોલસાનો દેવતા તેના પર મૂકેલી માછલી તથા રોટલી જોયા ઈસુ તેઓને કહે છે કે તમે અત્યારે પકડેલી માછલીઓમાંથી થોડી લાવો એથી સિમોન પીતર હોળી પર ચડીને એકસો ત્રેપન મોટી માછલીઓથી ભરાયેલી જાળ કિનારે ખેંચી લાવ્યો અને જો કે એટલી બધી માછલીઓ હતી તો પણ જાળ ફાટી ગઈ નહીં ઈસુ તેઓને કહે છે કે આવો નાસ્તો કરો તે પ્રભુ છે એ જાણીને શિષ્યોમાં કોઈની તું કોણ છે એમ તેને પૂછવાની હિંમત ચાલી નહીં ઈસુએ આવીને રોટલી લઈને તેઓને આપી અને માછલી પણ આપી મરી ગયેલા ઈસુ સિમોહન પિતરને પૂછે છે કે યૌહાનના દીકરા સિમોહન શું તું મારા ઉપર એવોના કરતા વધારે પ્રેમ રાખે છે તે તેને કહે છે હા પ્રભુ તું જાણે છે કે હું તારા પર હેત રાખું છું તે તેને કહે છે તું મારા પાળ તે ફરીથી બીજી વાર તેને પૂછે છે કે યોહાનના દીકરા સિમોહન શું તું મારા પર રાખે છે તે તેને કહે છે કે હા પ્રભુ તું જાણે છે કે હું તારા પર હેત રાખું છું તેને કહે છે કે મારા ઘેટાને સાચવું તે ત્રીજી વાર તેને કહે છે કે યોહાનના દીકરા સિમોહન શું તું મારા પર હેત રાખે છે પિતર દિલગીર થયો કારણ કે તેને ત્રીજી વાર તેને પૂછ્યું હતું કે શું તું મારા પર હેત રાખે છે તેને તેને કહ્યું કે પ્રભુ તું સગડું જાણે છે હું તારા પર હિત રાખું છું જાણે છે ઈસુ તેને કહે છે કે મારા ઘેટાને પહાડ હું તને ખચિત ખચિત કહું છું કે જયારે તું જુવાન હતો ત્યારે પોતાની કમર બાંધીને જ્યાં તું ચાહતો હતો ત્યાં જતો પણ જયારે તું ઘરડો થશે ત્યારે તું તારા હાથ લાંબા કરશે અને બીજો કોઈ તેને બાંધીને જ્યાં તું જવા નહીં ચાહતો હોય ત્યાં તેને લઈ જશે હવે કયા પ્રકારના મોત તે દેવનો મહિમા પ્રગટ કરશે એ સૂચવતા તેને એમ કહ્યું એમ કયા પછી તે તેને કહે છે કે તું મારી પાછળ આવ ત્યારે જે શિષ્ય પર ઈશુ પ્રેમ રાખતો હતો અને જેને જમતી વખતે ઈસુની છાતી પર અઢેલીને પૂછ્યું હતું કે પ્રભુ જે તેને પરસ્વાદન કરશે તે કોણ છે એ શિષ્યને પાછળ આવતો પીતરે પાછા ફરીને જોયો તેથી પિત્તર તેને જોઈને ઈસુને પૂછે છે કે પ્રભુ એ માણસનું શું થશે ઈસુ તેને કહે છે કે હું આવું ત્યાં સુધી તે અહી રહે એવી મારી ઈચ્છા હોય તો તેમાં તારે શું તું મારી પાછળ આવ તેથી એ વાત ભાઈઓમાં ફેલાઈ ગઈ કે તે શિષ્ય મરવાનો નથી પણ ઈસુએ તેને વિશે એમ નહોતું કહ્યું કે તે મરશે નહીં પણ એમ કહ્યું હતું કે હું આવું ત્યાં સુધી તે રહે એવી મારી ઈચ્છા હોય તો તેમાં તારે શું જે શિષ્ય આ વાતો સંબંધી સાક્ષી આપી છે અને આ વાતો લખી છે તે એ જ છે અને તેની સાક્ષી ખરી છે એ અમે જાણીએ છીએ ઈસુએ કરેલા બીજા કામો પણ ઘણા છે જો તેઓમાંનું દરેક લખવામાં આવે તો એટલા બધા પુસ્તકો થાય કે તેનો સમાવેશ આ જગતમાં થાય નહીં એમ હું ધારું છું